स्वामीनावन समय एकतालीस ने सोमवार पचीस त्रीसो पंचासी प्रकरण प्रथम शुरू રાત્રિ હરિભક્તો બધા આવે કાથા વાર્તા કરી રે આ ડબ્બા પાંચ ભરાના બોલો જેને વાલણ હોય ને આજે મંદિર પદર કરીને છું ગામ માંથી ફાળા વિના નું મજુઆરી માંથી લોજ હતું તો પૈસા તારી ધૂળ કરતો કે એને એક ચોપડો રાખ્યો હતો મંદિરમાં કાયમ ના માધુઓ આવે જવા એના બધા નામ ગમે સાધુઓ બસ અમે કોઈ વાંચીએ ને અમારું કલ્યાણ થાય તમારા હસ્તાક્ષર દેખાય અમને તમે યાદ આવો હજી ચોપડા એના ભર્યા છો પછી કથા વાર્તા કરીએ હું શું બોલ્યો સ્વામી આજ હોય આવ્યો આ છે મેં જ રમત આપીશ ખરે જોવા બધા હું એક બાજુ રાખીશ બે સ્વામી બે હાથ ને બે પગ વાળા છે તમારે બે હાથ ને બે પગ છે કેટલા જણા રાજી કરે મારે ત્યાં આખું દફતર છે તમે જોવા બધારો હું બધી વ્યવસ્થા કરી દે પણ સાધુ તો ખી જાય ને થોડા જોયા વિના તમે આવો તો ખરા એ કુંભાર નો વેગ આવે તો અસલ કુંભારો વાણિયાનો ભજવતા ભજવતા કેવા ભજવે છે એ જુઓ લુગડા પહેર્યા પછી ભજવતા શીખવું જોઈએ ભજવતા શીખે કુંભાર આવ્યો તમે સુખ સંકાદિક જેવા દેખાવા જોઈએ તમે જોવો તપાસ તો કરો વેશભવતા આવડે છે કે નથી આવડતા કેવો વેશ ભજાવે એમ કરી તો અમારે આવડે ખીજાય નોટ કરી વાત કરી સાધુ ને ખીજ હોય ને માટે વેસ્ટ લીધો પણ ભજવતા ન આવી સહી કરાવે નક્કી થઈ એ માર મા હતા બીજા જૂના હતા કે આપડે રામભાઈ ને એવી આજ વાતો કરવી છે ને સાધુ વધારે ખીજાયુંજા ને સમજાવવા હતું અહીંયા આવ્યા સાધુ કેવાય ને તો રામ પૂજા ને વૃદ્ધિ નો ઉપદેશ કેમ લાગુ પડે ક્રોધિ સાધુ હોય લાગુ ન પડ્યો ત્યાગી જુદી પણ એને આખી જિંદગી ક્રોધ કર્યો જ નથી કોઈ દીખી જાય એને ગમે એટલી નુકશાન કોક દીએ ગઢડે ગયા ગઢડા એટલે બે દિવાન્યા દસવામી નારા તમે દસ સ્વામી નારા તમે કેરાલા તમારું નામ રામભાઈ તો મેઘ કાઢી આવે ને એટલે હું જોયા જ કરું અને કુંભાર થતા આવી છે કેમ એજ હું જોયા કરું બરાબર તરીકે તરીકે તમને આવડતો નથી પૂજા ને આવડે છે એવો તમને આવડતો નથી કમવા ગયેલા એમાંથી તો બહુ ઉપદેશ મળે તમે સાધુ થયા છો અને જો સાધુતા નો વેશ ભજાવવો હોય તો તમારે ભવાયા તો જોવા પડે કેમ વેશ ભજાવે છે તમારો વેશ બરાબર છે સાધુ નો શુભદેવજી કડવા ખી જાય ની તોય તોય ખીજાય મારા ક્યાંથી આવા સદભાગ્ય તમારે મને સેવામાં બેન હું જાણું છું સ્વામિનારાયણ ના સાધુ મટી ગયા લાગે સ્વામિનારાયણ નો સાધુ કોઈ ને મારે હોય તો કરે મને મારો હું જાણીશ કેસુર નો પરિવાર મને ભૂટકાય ગયો એક બે પણ ખીજાય નહીં તમે દેખેલો રામભાઈ નો કાકો થાય મારે ગમે એ ઘર એમ કહી દે કે તમારે માસુરે પ્રવેશ કર્યો લાગે તમે તો મારો એવા નથી હો પ્રવેશ કરી ગયો તમારે એને પ્રવેશ કરવા ન તેવો તે ઓકે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમસો ને ત્યાં ના પાછો દ્વાદશી ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે दादा दरबार वस्त्र साधू देश एक मधवी संप्रदाय ब्राह्मण आने श्रीजी महाराज पूछू जी संप्रदाय ग्रंथे वृंदावन भगवान अमरा समझती महाप्रलय पृथ्वी आदि का पंचभूत ना अतिशय प्रलय थी, थी, थी, थी। जाए वृंदावन ने काशी के के पने आधारे रहता जातनो अतिशे मोटो एम वार्ता चार प्रकार प्रलय प्रसंग संभ महाराज बोलिया गीता नो मत जो जेटलू प्रकृति पुरुष थकी थे महाप्रलयू महाप्रलय अखंड श्यास जी थी बीजा कोई मोटा आचार्य नहीं बीजा तो जे जे आचार्य थे व्यास जी करेला ग्रंथ ने आचरी ने पोतपोता संप्रदाय चलाया महाप्रलय नहीं थतु जो प्रमाण कई संभा तो अमर संशय निवृत्त थे जे, जे आचार्य तथा तेम थे पद्म पुराण वचने कर तो अमारे प्रतीस वेद पुराण इतिहास ग्रहण कर भागवत कर बलवान शास्त्र कई संभाव तो अमने हा पड़े यीतना श्रीजी महाराज नोलो हे महाराज आचार्य छोश्वर ईश्वर छोटे मैं तर सी हो कृपा करो पची त्रीजी महाराज बोलया जी वेद पुराण इतिहास अनादिंग ने ठेकाने रहता ठेकाने जीव, जीव छा कर पुरुष रूप ईश्वर संबंध करीव था उदय थे, थे।, मा थे।, मा थे, थे। नवा जीव नहीं थे ईश्वर अनादिम माया पनादि पन माया ने जीवन अनादिंग परमेश्वर अंश नहीं ब्रह्म रूप थ भगवान दाम म जाए भगवान नो पार्षद थे अमर सिद्धांत है श्रीजी महाराज न वचन एने साबली ने ब्राह्मणवपणा मत न्याग महाराज नीक्षा पहला तो माधवी संप्रदाय आयो એને વાત કરી કે અમારા મતમાં એવું માનવામાં આવે છે કે વૃંદાવન છે એ પ્રલય પણ રહે છે અને શિવ સંપ્રદાય છે કે પ્રલય માં કાશી છે એ પણ રહે છે મહારાજ કે અમારા માન્યમાં આવતું નથી કારણ કે પ્રલય ની પ્રમાણે જોતા એમ દેખાય છે કે પ્રકૃતિનું જે કાર્ય છે એ સર્વે નાશ પામી જાય છે તો કાશી અને વૃંદાવન કેવી રીતે રહે એટલે મહારાજ પછી ભાગવત પુસ્તક મગાવી एकादश कद चार प्रकार प्रलयी संभवत मैं तो आ रीते हैं महाराज के एवं जो कोई प्रमाण हो व्यास न वचन में अमने वे प्रती है एट व्यास जी ने करेलु शास्त्र जो होने वचन नु प्रमाण तो ते आप अमार मान बाकी तो आसजी आम लखे अमरा मते मान आत પછી તો પૃથ્વી જીવ અને વાત કરી વંદારણ આપડે મારે જેમ કીધું છે આ ગઢડું નથી આ વકરી નથી આ બધી બ્રહ્મ છે તો એ રીતે કેવી રીતે માયા ઈશ્વર પરમેશ્વર એના દે છે મંદિરો હતા છતા સાધુ ક્યાંથી જવાબ દેવા શીખ્યા અને આમાંથી કોક આવે એ પાછા પ્રશ્ન કરે એનો આવડ જવાબ દુતું તૈયારી હવે આપડે કેટલા તૈયાર છે એનું માપ લેવું જઈ કારણ કે સાધન નું પૈસા મળી ગયા અને પાછું ગોખે પૈસા નો શું ઉપયોગ કરવું જ જોઈએ ને આપડે સાધુ માં બહુ કઈ પૈસા નું શું આ આ બાજુ પર હોય ને ગુરુ હતા તેથી નાનકડાયા લીધા લોટામાં ફેર્યા એમાં લાળું હોય તો અત્યારે એવા મંદિરે કાગળ કલમ બધું લઈને કાઠાની કલમો હતી એનાથી લખતા સાધુ એના પુસ્તકો લખે આ પુસ્તક લખો છો ને સ્વામી બોલતેકળે એમાં સાધુ ઓપે વચનામૃમાં આવ્યું માધવી સંપ્રદાય નો બ્રાહ્મણ આવ્યું આવે એટલે પ્રશ્નોત્તરી કરે સાધુ એના જવાબ આપે શિદાય આપણે કો પૂછે તો આવડામાં કોઈ થઈ જાય નાસ્તિક ને આસ્તિક બનાવવું હોય એ સાધુ નું કામ છે આ તમારા થઈ જાય એને શાંતિ આપી ને નો કાઢે થઈ જાય કાઢે હરિભક્તો છો ને આવી તૈયારી કરી સમજાવું પાછા એ કથા મળવા બે હેવો બધાય પણ આમાંથી પકડી લે આ સાધુ તમારી રસોઈ આવે તો આ તૈયાર હોય તમારે એટલે બપોરે ખાતા ન આવડે રા આશીર્વાદ છે રાજી કરતા આવડવું કોઈ નું ભાઈ નથી કરતા એનો ખ્યાલ કરવો છે અને આવડે આ દિરા વૈષ્ણવ સંપ્રદાય અને ઉદ્ધવ સંપ્રદાય બઉ જાર નથી એમાં જરાક જ છે પણ ઈ મુખ્ય તફાવત ક્યાંથી પકડાતો નથી પકડાઈ જાય અમારાથી નથી પકડાતો એટલે અમે કહીએ માર્ગ આ ઉદ્ધવ સંપ્રદાય અને વૈષ્ણવ મૂળ માયક છે એક જણો દાન પ્રભુને સન્મુખ લઈ જવાની મહેનત હતી લાંબે કાળે આત્મા ને આગળ લઈ જવો છે આત્મા ને આગળ લઈ જવો છે પાછળ લઈ ગયા અને વાત કરે ઠેઠ ની ઓ એક પગ અહી પગ અક્ષરધામ ભાઈ ફહાઈ જાય ખબરી ન પડી એટલે વલ્પ્રભુજી શૂળ સિદ્ધાંત માં તો આત્મોન નથી જ હતી આત્મા જ્યાં બેઠો છે ત્યાંથી ઊંચા સ્થાન માં એને લઈ જવું લઈ જવાના સાધન ક્યાં હતું કરવા માં ભક્તિ અને જ્ઞાન એ બે નું અવલંબન કરી સ્ત્રી દ્રવ્ય રક્ષાસ્વાદ એમાં આશક્તિ પામી પાપ માં પ્રવર્તતા હોય એવા પુરુષ નો સમાગમ ન કરવો પણ આત્મા પગર નથી એને જેનો જોગ જ્યો એને ગોખાયું એ પકડી લઈ ગયા એટલે નોખું નોખું ફરક પડી ગયો દૂરબીન હોય લાંબે કામે મોટો ફેર પડી જાય લાંબો વલુ આચાર્ય સહજ સામે એના મૂળ સિદ્ધાંતો માં જુઓ ને ભક્તિ માર્ગ હવે ભક્તિ માર્ગ સ્વામિનારાયણ દ્રષ્ટાંતો ઘણા એને મળતા હોય કારણ કે ભાઈ માં પવિત્ર આત્મા હોય છે એની ઉપર દોષ ન દેવાય પુરુષો માં પવિત્ર હોય પણ કાયમ ને આવડા બધા છે અને માની લેવોપરી થઈ સર્વોપરી કેવી રીતે માર બદલી ગયા પછી સર્વોપરી થતું જગત માંય સાધુ સન્યાસી પવિત્રતા છે કેમ ઈ આને ભેગું ન હોય ક્યાંથી માપે એમ જો હરિદ્વાર માં હું ચાર મહિના રહ્યો હતો ખરેખર ત્યાં એક નેપાળી સંન્યાસી હતો ધર્મશાળા ગુજરાત પણ એનો વહીવટ પેલા અમે ઉતારો માગ્યો તમને મેં બાપા બોલો સાધુ સંત કેવાય ભગવાન ઉમડા એટલે બોલતા મારે બહુ શરમ રાખવી પડે ખૂણા ઉપર આપો તો કેમ અમારે આ નિયમ છે અને ભાઈઓ સાથે ભાઈ મારે સાધુ છે ભલે એવું આપવું છે રાત્રિ અમે નિયમ ને કથા વાંધા ને આ બધું કરીએ સાંભળે ખરો એમાં આવી ગયા રહેશે આપણે ફરાર કરવાનું હોય ઉનાળા સમય આવા મોટા મોટા આવેદુ એક હતો એવો પડશે સુધાર્યું મનમાં કહ્યું ધર્મશાળાના કર્મચારીઓ છે ને એને બધા ઘર માં રહીએ પ્રમાણે આપણે આવ્યો મજાનો. બાપુ તમારા છે બગીચો આગળ બગીચામાં બેઠા મકાન દરવાજો ખુલ્લો હતો એટલે ત્યાં અંદર ને તો પછી ત્યાં તો ભાઈ અને પલંગ ઉપર મને બહાર કાઢી પછી અમે અંદર ગયા એટલે આપડે કલ્પનાઓ આવે ને એમાં પછી વાણી વર્તન એ વચ્ચે અંતર ભાવ હોય પછી તમે પૂછ્યું કરું તમારો અંગત માલિક અંગત માલિક હવે એને કોઈક દાન દેનાર તો હશે નઈ હોય આપડે ગમે એટલી વાત કરી સત્તર શિયાળો હરિદ્વાર માં ઉપલા ભાગ માં છે એકાંતવું છે પણ આ તો કેવું છે અને અધર્મ ચાલતો હોય તમે પ્રશ્ન ચીણો કયો આપણી વાત માં ઓછા કેવા આપણે ઘટે મહાપુરુષો જે થયા એ ખરી રીતે મંતવ્ય માં ભેદ હોય બ્રહ્મ તત્વ આવું છે બ્રહ્મ તત્વ આવું છે એના મત પછી સ્રષ્ટિ ને અંતે ત્રણે પ્રવાહી ગયું છે સત માયા ચિત જીવ સમુદાય આનંદ ભગવાન પ્રલય ને અંતે બધી એક થઈ જાય મોક્ષ માર્ગ માં જ્યાં લગી આપણે માઇ ભાવમાં જીવિયે છે ત્યાં લગી સચેત આનંદ ત્રણે અલગ છે આનંદ તત્વ માં નિરંતર સુખ સામર્થ્ય ઐશ્વર્ય રહ્યા છે એટલે ભગવાન માં જે સુખ ને આનંદ છે એનો અનુભવ કરતો નથી અને સત જે રીવ છે એનો અનુભવ કર્યા કરે એને એમ કે તું સત નો અનુભવ છોડી તત્વો જોડાયા દ્વૈત શુદ્ધ શંકરાચાર્ય શુદ્ધાદ્વૈત ના કહેવાય એ વિવર્તવાદ એના છે અને એકેશ્વર વાદ છે પણ એક જ તત્વ છે પણ શંકરાચાર્ય સ્વામીજી એમ કેમ નહીં એમ બોલાય છે પણ થયું નથી એટલે બ્રહ્મ તત્વ નથી એ નોખું પડ્યું નથી પણ એટલે વિવર્ત વાદ માં કહી દે બઉ જીણી આટી અને પછી છેવટ માં વેદો વેદગતમ જ્ઞાનમાં ભી ગુરુ રોષ્યો ગુરુ શિષ્ય ગતમ જ્ઞાન કરીને બઉ એની વાત જો કોણું તત્વ છે એમ નક્કી થઈ ગયું એટલે દ્રષ્ટિમાં જેમ જે કેતા હોય તેમ અને વલ્ચાર્ય મહાપ્રભુજી માં પોતાની જાતને માટે એનું શુદ્ધ વર્તન હતું પરંપરામાં ગમે હોય આપણે પણ પોતાનું જાતનું ત્યાગ વૈરાગ તેને સહીત નિષ્ઠા હતી ક્યારે એ શુદ્ધ પણ મંતવ્ય શુદ્ધ અદ્વૈત શુદ્ધ અદ્વૈત જે અદ્વૈત વસ્તુ જ નથી તે અદ્વૈત કહેવાય શંકરાચાર્ય મહારાજ અદ્વૈત શબ્દ રાખે. અદ્વૈત દેખાય છે મહાત્મા હતા અને આ મતભેદો હતા તત્વને માટે પાછલા વિદવતાની દ્રષ્ટિએ થી કેહવા જાય એટલે હાચું નો એ ભગી ગયેલ પાછું નારાયણ શબ્દ એને મુખ્ય રાખ્યો છે નારાયણ સત પણ હાચું જીત પણ હાચું આનંદ પણ હાચું સત માયા છે આનંદ બ્રહ્મ તત્વ છે ત્રણે હાથા કોઈ ભીઠિયા નથી માયા છે પણ જે માયાશ્વરને આથી ઈશ્વરને શરણે જાય માયા એની પેલી પરીક્ષા લીએ પણ અંતે અને નડતી નથી પાછી અને સાધન માં નહી શું જો આ ઠાકોર જેને તાળ ભક્ત નો ધર્મ જ ભગવાન ને માટે જ આ થાળ કરું છું પાછો એ જાણે છે ભગવાન ભૂખ લાગતી નથી અને થાળ કરું છું એમ પાછું માને અઘરું છે ભગવાન ને જમવા જોતું નથી આપણે જમાડીએ તો નહીં દ્રષ્ટિ ઊંચી દ્રષ્ટિ ની ભાવના માં વૈષ્ણવ ધર્મ માં ત્યાગ વૈરાગ ની કૌણતા આવી ગઈ આવડા ભક્તિ માર્ગ સાથે ત્યાગ વૈરાગ જોડી રાખ્યું ત્યાગ ઓછો આવશે ના મેં તો વાંચ્યું અને મને સંકલ્પ ગયો જો વેચાતી મળતું હોય તો ભાઈ લખજો લઈ લેવાનો વિચાર થાય ક્યાંથી ગોતી થશે એમાં પોતાનું જીવન ચરિત્ર જોઈ ને આ સાધુ અંગ જે છે ઊંડા ગયા હોય ના ના જાય જ નહી ઊંડા ન જાય દેહ નો સ્વભાવ છે એ દેહ સુધી જ રોકાય આગળ આત્મ હોય ન તો એનામાં છે એટલે આ ઘણું દેખાવાનું છે નહી જાગે ને તો દ ન કર થાય કોઈને પૂજવા જ લેતો નથી અનુભવ તો કેમ સહન તો કરવું નથી બનતું નથી અનુભવ થાય ક્યાંથી બિચારા છે અને ઈશ્વરે પણ કેવો પડતો રાખ્યો છે કઈ નથી આવવા અત્યાર નો આછન આપણું હવે મને આખરી વાત કરું સાંભળી લઈએ મારા વખાણ કરે ઓમી બઉ પણ એ જોતા શીખવું જોઈએ રસ્તો તો મારે મેં લીધો એની વાવે છે ને તો પછી મારું જ્ઞાન હોય લેવું જઈ વાતું વખાણ કરે ત્યારે આગળનું ભગત ના રેચવા જાય છે ને ત્યાંથી આમાં શબ્દો મળતા હોય ને આવે ગીત સ્થુળ આનંદ માય રહેનારા છે સ્થુર જાડો આવીને છે મારા કાર્ય રૂકાવટ નથી કરતા લીઘ્ન નથી કરતા એટલે લા કેવાય એટલે ભી શકે એટલો સહકાર આપશે સહકાર પૂરેપૂરો પણ મારાથી પણ હવાજુ દાખલો ગાંધી તકે લડાઈ લડવાની વાત છે ગાંધી તક્યા પર બેન લડાઈ લડવાની વાત કેવી રીતે થાય હા એ તો એ ન સભા બધી બેઠેલી મોટા સભા મંડપ માં નવા અને હું એ જોવા ગયો હા કે વાય કઠોળે બેઠો હતો મને સ્વપ્ન ખબર નઈ મને કોક ગાદી આવ મનમાં જ એમ કે આપડે ક્યાં માં પાત્ર છે આ જૂના જૂના બેઠા હોય ને બેઠો લેવા આવો ફલાણા પલાણા ફલાણા એમાં ધર્મ ની અંદર બોલ્યા હા એટલે કોણ કહી દીધું મન મન મન નો યાદ આવ્યો હોય ને બીજો ધર્મ ની કોણ કહ્યું મારું નામ છે હા તમારું છે તમે બીજું કે હા ત્યાં ઓલું નામ લે ને એને યાદ કરી ઉભા થાય હું ઉભો છ બેઠો એક ને પછી તો અઢી બધા બે કાયદા આપડે બે નામની યાદી નથી નામની યાદી નહીં તો એ ભૂલી જાય એવી તો કથા હું ગણી મારા <laughs>